મદદ બગાડવાની મારું મદદ બગાડવા જોઉં ખબર પડી કે મારી પાસે જુકસાન જ નહીં અને અમે કોઈ જ પણ અમે બધા ને બે હારી ગઈ તમારે શું છે રજનીશ ના પુસ્તકો બહુ ગમે છે અને જે કૃષ્ણમૂર્તિ નું તેનાથી પદમ થતું નથી આવતું એમાં એકાગ્રતા નથી આવતી એમ કે એકાગ્રતા નથી આવતી ને પુસ્તક તો કે છે હું વાંચી પણ એ પ્રમાણે પછી વર્તન માં આવવું જોઈએ ને એ નથી થતું સારું ના વાત થયું સારું થયું એ પ્રમાણે રચા હોય ને એ સારું થય મારે બગડો વર્તન એ તો આપણને વર્તન કરીવું જોઈએ વાસ્તાની સાથે તો એ વતન બળ વાળું કેરાય તો એ જ્ઞાન બળ વાળું કેરાય જે જ્ઞાન બળમાં આવે ને એ તો એનો આપણે નુકસાન થાય કહીએ દેખાડીએ ફરી તમે એમ જ લે જ્ઞાન તો એવું ના એને જ્ઞાન જ ના પુસ્તક ખાલી આવે ત્યારે મને મને આનંદ મારવા માટે જ્ઞાન તમે આપ્યું આપો અને હું લઉં પણ ખરો પણ શું કરું જ્ઞાન તો અને બીજું શું જોવાનું મારી બે કાગળ લખવાય નઈ એમાં કાગળ લખેલો ના ભણ એ મેળા આવેલો આપડે નામ આ શબ્દ કોણ વાંચ્યો ત્યા શબ્દ તો એવું કેવો જોઈએ વાંચી પ્રમાણે થાય એમ નામ કીધું मै कई सवाल उठी थत पिता श्री श्रीमद राजचंद्रे बहुत मानता એમનું જોઈ ને મને એમ થતું મારે પણ કઈક સવાર ના થોડું કરવું જોઈએ પણ મારા થતું જ નથી થતું થાય તો સમજ્યા નથી રોજમાન માય ના થવા સમજ્યા બાળક બાળક કહેવાય કારણ કે જ્ઞાની પુરુષ હતા રૂબરૂ હોય તો જ કામ લાગે મિત્ર પછી કામ લાગે એમને પોતે લખ્યું બીજું કઈ શોધમાં માત્ર જ્ઞાની પુરુષ ને શોધી છવાથી વર્તન કરી વર્તે પછી મોક્ષ ના ભાઈ બદલે છે કે ક્યાં હા રૂબરૂ હશે તો કામ થશે રૂબરૂ હોય તો અહીં હોય એને કહ્યું બની જશે બધું એક ગરીબ આગમત બાર બી ના થયું છે પણ આગ્રહ એ કોણ હતા ત્યાં આગળ તમને કેમ લાગે મને બેસતો નથી તમને બે છૂટ છે મળી જાય બહુ થઈ ગયું એમ કે છે કે મારે ત્યાં સુધી જવું નથી મારે તો શાંતિ અને એકાગ્રતા મળે બહુ થઈ શરૂ આપણે નીચે બેસી ભગવાન પ્રગટ થયા છે પ્રગટ થયા છે મેં જાતે જોયા છે હું જ્ઞાની પુરુષ આખા વર્ગના પગલ બધા સોલ્વ કરી આપ ભગવાન એવું મારે ચાર બોલા તમે જેટ લાખ પચીસ લાખ ઉપાડે રકમ લાગે દાદા ભગવાન ભાગ નિષ્પક્ષ નિષ્પક્ષપા તો આ નિષ્પક્ષા થી મંત્રો છે ઓમ નમ શિવાય ઓમ નમો વખતે વાંચાય નમોર હેમતા એ બધા મંત્રો છે એ બોલજો પાંચ વખત પછી જવાબ મળી જાય છે હા પણ વધારે આવશે ને શક્તિ વધે બરાબર શક્તિ વધે પછી ના રહે જ્ઞાન લવું અને જ્ઞાન લઉ તકલીફ નહીં ને એમ તો તકલીફ નઈ ને છે તકલીફ તકલીફ અવધૂત હોય તો જ્ઞાન ને માટે જોઈતો જે ટાઈમ ફાળવો જોઈએ એ ફળવાય નહિ પછી જે જોઈતો ટાઈમ ફાળવો જોઈએ એ ફળવાય નઈ ને પછી સાધનો છે સાધન સાધ્ય થયા પછી સાધન ની જરૂર ખબર ને આ સાધ્ય સાધન સાધન હોય તો હજી તો નારાયણ બરોબર હું જાણવાનું પડે એટલે દાડા નકા વગાયા જાડી તમે દાડા નકા વગાયા ભટક ભટક કર્યા કેવા ભટકે બધા જાત જાત પ્રસાદ જે આપડે ઉપાસના જે કરવી એમ કે છે કે હું જે ઉપાસના કરતો કરતો આવ્યો છું એમાં ટાઈમ ફાળવવો જરૂરી ખરો ને આ કરજો ને બધા ફાળવાનું જે કરતા હોય બધું કરવાનું બે છે કરવાનો સાચી વસ્તુ પ્રાપ્તિ ના કે મારા ઘરો એકાગ્રતા રહે છે રોજે રોજે શું નથી આનંદ તો રહે છે આનંદ તો રહે છે એકાગ્રતા તો થાય ને એકાગ્રતા અઠવાડિયે એકાદ બે દિવસ આવી જાય રોજ નહીં આવે આપણે ગઈકાલે ઇન્કમટેક્સ ઓફિસર છે સંસારમાં નુકસાન કરે છે મુકેશ પણ નુકસાન કરે છે મોટે જાય અમારો બુદ્ધિ નો સોટો નહીં વધારે પડી ના જવા દે ને આપણને સ્લીપ ના થવા દે અટકાય રાખે જયારે સારો ભાગ પડે ત્યારે આપડે પાપ નીકળી જાય નથી કોઈ પકડી રાખે તો સાચા પડવા ના દે ચાલવાનો ઉત્તમ તમારો પકડી ના રાખે હોય રમી રમતા રમી રમતા જે કઈ ગુરુ એ પકડી રાખ્યા હોય આપણે ઉપકાર છે દાદરાથી આપડે ઉપર ચઢવાનું હોય તો ઉપર ચડવું હોય તો પેલા પગયા આપણને ગમી ગમી ગયું એટલે તંત ઉભું છે આગળ ટ્રાય કરવું છે ના આગળ ટ્રાય કરવું છે આગળ બીજા પગ બીજા વખત જત્ર જાય કે આ પહેલા વગર ના ચડે પહેલું જોડે લઈ જાય એમ થોડું ના પડે પહેલું ક્રમિક અને પછી મેળ્યા ચડ્યા પછી એક માણસ પકડ્યા લઈ ને આવ્યો લોકો ચડવાની દે એટલે અમારે બઉ ગમે મેળો છોડવાનું ના કહું છૂટી છૂટી જાય હું સુધી છોડવાનું કહું તમારે મેળે પ્રગતિ નહીં આવી જગ્યા આપડે મજા આવે બીજા એ તરફ લઈ જ કેવું છે તારો કે ના છોડી દેવું છોડી દેવું તમારે મેળાપત કરવાનું છે સંજોગ તમને જ પકડીએ આવું કેમ કઉી છે આમાં કોઈ દુઃખી લાગતું નથી હું કઈ એ નથી ભગવાન સૌ દુઃખ નો નાશ છે શું ને દાદા યાદ રહ્યા દાદા રોજે યાદ રહ્યા દાદા ચોવીસે કલાક ક્યારે ક્યારેક યાદ રહેતો હતો ને સપના મન છોકરા થાયેલો કોને કેવાય દાદા કોઈ ગમે તે બોલે ના થાય ના ઇફેક્ટ ના રહે હળગી જાય કે આટલો તડકો પડ્યો સડકો ના પડે એવું જ જીવન બધા સવારે જીવે છે એજ આદર્શ માન્યો જે છે એને જ આદર્શ માનીયે તો જેને આદર્શ કહેવાય કહેવાય પંચાવન આપડે મદદ કહી ગયું બધું ગીતા માં કીધું છે ને જે મળ્યું છે એમાં સંતોષ માં ન તો પ્રેમ ઉતરે છું જે મળ્યું છે એવું કેવું ભૌતિક મેળવવાનો પ્રયત્ન થઈ જાય માણસો ભૌતિક માં બરાબર પણ અધ્યાત્મ માટે તો પ્રગતિ છે ફરજ તો મજા એટલે જીવન આદર્શ થાય તો મુક્તિ છે નહી તો આદર્શ ત્યાગ થી મુક્તિ હોય ને બધું કરવાનું હોય તો મુક્તિ ના હોય ત્યાં રાત જ સમજવા ને ત્યાં મુક્તિ રાત જાય હું કોણ છું આપણે બરાબર ભગવાને બનાવ્યું લાગે તમને હેરાન કર નથી આવું જોઈએ ભગવાન તો ભગવાન જ છે તમાર એ ના દેખાય છે કોને તમને કહ્યું ત્યાં ઉદાહરણ ગયેલા બિલકુલ તે ઉપરી અને મોક્ષ લોકો ભગવાન ને બનાવ્યા ભગવાન ના વૈજ્ઞાનિક વાત કહે છે આ લોકો એ કહ્યું ભગવાન બનાવ્યા ભગવાન બનાયા અને પછી આપડે કહીએ વાત કરી ભગવાન ને બનાવ્યું હોય તો શરૂઆત થઈ ગયા થઈ ગયા હા બિગિનિંગ હોત રહેગે છે તો બિગિનિંગ થાય અને આધાર ના આવે તો વેનો તો બિગિનિંગ થાય આના આદા તમે કેમ લાગે આવે બિગિનિંગ આ બાજુ પોચે વિદ્યાર્થીસ બે આદિયાનંદ લખેલું હા આદિયાનંદ તે તમારો એક કોડી બનાવી દો અલે બિગિનિંગ નઈ છે એને રણ લઈને આવ્યો હા તો દિવાલ ની થી પગડી ઇસ્ટેલ બદલ થઈ તે દેખ और जोइन को पुस्तकला ठीक है और हैंड हार्ट रेडर दिस फैलेट ऑल ने साइंटिफिक करकविस है विदेंस जेम 289 मेगाडाइन पानी दे जाए हम्म और जोइन को मतलब हम लोग अह नेहरू मानसी पुरुष सोसाइटी लोकसभा एवं योगानन जोथन सोसाइटी का सेक्रेटरी भी है माताजी के किए थे મારી પાસે આવવાના છો તમે નોકરી કરવાની ઘર નો દિવસ લાવવાનો નોકરી કરવા વધે તો પછી આવવાનું ચાલો હવે સ્થાન મૂકી દેસુ તમારું અહિયા તમારું સ્થાન મૂકી દઈશું કે યોગાનંદ જે યોગી થઈ ગયા એમના એક શિષ્ય છે એમ કે છે કે મારી તમે સાહીઠ મેન્ટલ એક્સરસાઇઝ કરો મેન્ટલ એમના શિષ્યા એવું કે છે કે તમે મારી સાઈઠ મેન્ટલ એક્સરસાઇઝ કરો ના તમને મળી જશે મોક્ષ માનસિક વસ્તુ નથી શું છે રાન્ટ પ્રયત્ન કર્યા કરે પોપા એ રસ્તો મળ્યો નથી માર્ગ મળ્યો હોત તો તારા મોડા મારું કલર કઈ નામ છે આપડે નામ લખવાના અધિકાર નથી બને ભોક શબ્દ લખવાનો તો એ રામથી લોકો વેપારી કરી માનતા ની હોય માન ની દીક હોય છે કિંમતી ની દીક હોય છે લક્ષ્મી વિશે સુખો ત્યાં કોઈ પણ પ્રકારની શીખ નથી ત્યાં તમે જોતા છો હું નાતા ધરતા છો એટલે કોણ કોઈ દર ત્યા પ્રકાર એ વાણી કેવી ભાઈ માલ કી વાણી કાલ કે હમે ભમ બોલા આમ બોલવામાં પરિબળ મતલબ હે કે તમે સાબન કે મમી ને થોડી એક તો ભાઈ સીધી મારી બોડી હીલિંગ કરી રહ્યો હું એવું લાગતું કે મારી બોડી જેસે જલિસ્ક હીલિંગ હે સબ સહીય આ અસર થતી હે જેસે જલિસ્ક બગલા ગઈ આ ડો યુ ફીલ લે બટ વોટ ઇઝ ધ સ્ટેજ બટ એક્ચ્યુલી નહીં ના એ તો સમાધિ માં આવું મેં ત્રણ ચાર એના પ્રયોગો કરેલા ત્યારે બેઠેલો અને એમાં એવું લાગ્યું કે હું ત્રીસ થી ચાલીસ ફૂટ અધર ઊંચે થઈ ગયો છું તો એ શું છે બી મજા જવાનું છે મારી મને ચાર દરિયા ઉપર ગાલી જ નહીં દોરો રાખતો લોટ ખવડાવું ખવડાવતો નથી પણ ઘઉ ને લઈને ભાઈ માટી ખવું મેં ક્વા પકડી ક્યાં જ સાચા ખરા જરૂર નહી પણ શું કઈ કહી દેજુ છે આશીર્વાદ આપે છે આ બધા યોગો ના ચમત્કારો જાત જાત ના ચમત્કારો ફોટો જોય તો હા થોડી વાર સારી વાત કરી જે વેપાર જે કરવાનો તે કર્યો ત્યારે ચોટેલો બાકી આખી બોડી છે તો આમ ઉછરે આમ થયું તેમથી તેમ ઉછરે त्रि योग योग योग योग जाए लोग पता है से। नहीं देह योग, देह योग, का योग जाएगी પાણી બોલ બોલ બોલ બોલ પછી મનો થાય શું થાય અને જેનાથી મોક્ષ નહી મોખ તો આત્મયોગ થી થાય તેનાથી મોક્ષ થાય આત્મયોગ આ પેલા થી મોક્ષ ના ને એમાં એવું લખેલું થા એમણે વાંચી મરી ગયા પછી ઓગણત્રીસ દિવસ સુધી રાખતા હોય વધેનેશ બુક માં નોંધ લીધી છે એની કે ઇટ ઇઝ યુનિક ઇન ધી મેડિકલ સાયન્સ તો એના પર કોઈ કોમેન્ટ નહીં કરી રહ્યા છે આવું બનેલું નહી કોઈ દિવસ આ એક આશ્ચર્ય કેવાય આ ઓગણત્રીસ દિવસ સુધી મરી ગયા પછી બોડી જે મરી ગયા પછી જીતા આવું થઈ રહ્યા થાય ના થાય એવું માન્યું નથી પણ થશે એવું માનું છું હજુ સુધી એવો અનુભવ કર્યો નથી પણ અનુભવ કરે છે બધા અને જયંતિ ની મૂળ રકમ જ ખોટી છે તમે હોય તો જયંતિ માણસ રકમ જ ખોટી જ છે એના ઉપર અનુભવ રજનીકાંત તમે કોણ છો અનુભવ સાધા પાછળ શું કરે મેં કહ્યું છે ભક્તો પ્રાણી દુનિયા જેત છે આ દાદા ને શું હે દાદા પછી બોલતા હતા હું શું એટલે મેં પુસ્તકો લખી આવું માનતો નઈ તમે પાછળ ભાઈ આ તો ભસ્તો શું ના કરે ગેલા હોય કેવા ભાઈ પોતાના ગુરુ આગળ દેખાડવા માટે શું ના કરે કરે ના કરે આ બધું હા છે ખરા ખોટું નથી વટાઇ ખાય છે એટલે આપડે જોવાનું નાદા રજવાનો છે એની વાત ના હોય ચમત્કાર જ્ઞાની પાસે શું ના ભાઈ જ્ઞાની પાસે ચમત્કાર શું બધા ને જેની એક જ માં કોઈ નાનો જીવ નથી બધા જીવ મારે મોટા અને કોઈ નો ગુરુ થઈ નથી બધા નું શિષ્ય એ બધાને કઈ દીધેલું પચાસ હજાર આવે બધા રસી ગયા પરીક્ષા થઈ ગયા મગજ સારું ને સોનું કામ છે નિષ્પક્ષ આપી નિષ્પક્ષ મંત્રો છે પાંચ વખત બોલતું ભાઈ પૂછે છે દાદા ની સંપૂર્ણ ઓળખાણ થાય એ માટે શું કરવું જોઈએ બધા રોકાણ કરી બુદ્ધિ નો દખો નઈ શું કર્યું શું કરવું પડે ઓળખાણ આપડા મહાત્મા કયા ગુઠાળામાં મહાત્મા કયા ગુઠાળામાં કેવું આ આપણા જેમ જેવો જાય જેટલો વ્યવહાર ચોખો થાય એટલું નીચે થી બાર માં બાર માં સંકલ્પ સંપૂર્ણ બહુ સ્ટ્રોંગ છે એટલે આવી રવિડ ભાઈ પૂછે છે प्रवीण पूछे के आवतारणा आग जाए पेण भाई मैं पांचमा पड़ी रह अवतार अवतार આવ્યા એક જ અવતાર બાકી રહેલા વધારે હંકારતી કરવાનું હંકારી ત્યાં જ કેવાય એટલે દસમા માં આવે એટલે દસમા માં આવે હા તો દસમા માં આવે બે આ માપુર વ્યવહાર છે બારમા ભગવાન તેરમા માં ભોગ કેવળ થાય બે બાકી આ મહાત્મા કેટલા મેંઠાણે કેવાય નિશ્ચય થી નિશ્ચય નિશ્ચય થી આ મહાત્માઓ કયા ગૂંઠાળે કેવાય